કેટલાક લોકો એવું સમજે છે ભગવાન એવું બોલ્યા છે અંતકાળમાં મને યાદ કરો આજથી ભક્તિ કરવાની શી જરૂર છે ખાવો પીઓ અને મજા કરો અંતળમાં રામ રામ રામ રામ બોલી છું વિમાન આવશે વિમાનમાં જઈશું આવું થતું નથી શરીર તો ક્ષણે ક્ષણે મરે છે પ્રતિક ક્ષણ ને ક્ષણ બગડે તો મરણ બગડે જ કણ બગડે એ દરિદ્રી થાય કણ ને ક્ષણને હાચવ્યું એ કણનો દુરૂપયોગ ન થાય એ કણથી અને કીડીઓનું પોષણ થશે લોક અન્નદેવનું બગાડવું કરતા હતા અને તેથી આ મોંઘવારી થઈ એક કણનો દુરુપયોગ ન થાય કણનો દુરુપયોગ કરે એ બીજા જન્મમાં ભિકારી થાય અન્ન પરમાત્માનું સ્વરૂપ છે થાળીમાં પત્રાળામાં જરા પણ છાડવું નહીં ક્ષણનો દુરૂપયોગ ન થાય કણ અને ક્ષણ બે હાચવ્યું જીવન મરણ મંગલમય થશે આ શરીર ક્ષણે ક્ષણે મરે છે પ્રતિક્ષણમાં ભક્તિ હોય આત્માનો જન્મ થતો નથી આત્માનું મરણ પણ થતું નથી વ્યવહાર કેવો શુદ્ધ છે કોઈ ના બાળક આવે તો લોકો એવું કે છે બાબો આવ્યો છે આવ્યો છે એનો અર્થ એ છે આ બાળક બીજે કોઈ ઠિકાણે રહેતો હતો એ જગ્યા છોડીને અહીંયા આવી ગયો છે આત્માનો જન્મ થતો નથી આત્માનું મરણ થતું નથી શરીર છોડીને ગયો કે છે આત્મા મરે નહીં જન્મ મરણ શરીર શરીરના ધર્મો છે પ્રતિક્ષણ નહી આચરો માનવ જીવનમાં ઘણો સમય નિદ્રામાં જાય ઘણો સમય પૈસો કમાવવામાં જાય છે ઘણો સમય સુખ ભોગવવામાં જાય છે ઘણો સમય વાતો કરવામાં જાય છે ઘણો સમય પુસ્તકો વાંચવામાં જાય કેટલાક લોકો એવા હોય છે આખો દિવસ પુસ્તકો વાંચે આ પુસ્તક બહુ સારું છે પુસ્તક સારું છે તારું મન કેટલું સારું છે તને ખબર છે તારું જીવન કેવું છે માનવ બહુ પુસ્તકો વાંચવાથી લાભ નથી બહુ પુસ્તકો વાંચવાથી શબ્દ જ્ઞાન વધે છે શબ્દ જ્ઞાન વધે વાતો કરે છે એ ચર્ચા કરે છે માનવના જીવનમાં ઘણો સમય પુસ્તકો વાંચવામાં જાય વાતો કરવામાં જાય રડવામાં પણ ઘણો સમય જાય એક રસોઈ હતો થોડીક રસોઈ બનાવીને કોઈને મળવા ગયો ત્યાં વાતે ચડ્યો કલાક દોઢ કલાક વાતો કરી અને આવ્યો એને જોયું અર્ધી રસોઈ બળી ગઈ હતી પછી એને બહુ દુખ થયું પછી અર્ધો કલાક રડવા બેઠો બધું જ બળીને ખાક થયું માનવની એવી દશા છે માનવ વાતો બહુ કરે છે રડે છે શાંતિથી બેસીને સાધન કરતો નથી मृति कालबा ने कागड़ लखे का सावधान करे हमें मो समय हे हूँ आप चु मानो संसार सुख में एटो बधो फसाय दौरे काल नो पत्र वाचत नहीं એક એક દાંત પડવા લાગે કે સમજવું કાળનો કાગળ આવ્યો છે જન્મ થયો ત્યારે મુખમાં એક પણ દાંત નો મરણ સમીપમાં હોય ત્યારે દાંત પડવા લાગે છે દાંત પડવા લાગે કે સમજવું મરણ સમીપમાં કરીબના લોકો તો બહુ બુદ્ધિમાન છે બહુ આગળ છે દાંત પડી જાય તો બસો પાંચસો ખર્ચીને નકલીના બનાવે છે મોડામાં નકલી દાશો ખાવામાં આવે કેટલા દિવસ ખાશો આજ સુધી ખાવાથી શાંતિ મળતી નથી મન ને સમજાવવાથી શાંતિ દાંત પડી જાય કે સમયુ હવે સાદું ભોજન કરીને ભક્તિ કરવાનો સમય આવ્યો છે आज सुधी मैं बहु बहु छे मैं भोजन करू भजन कर शांति से हूं सतत भक्ति करी का सावधान करे आकाश में जेने अरुणती तारो देखा समझे के एक वर्ष में ज मरण थे आपो भारत देश ऋषि मुनिओ देश આપણે બધા ઋષિઓના બાળકો છે તમારો જન્મ કોઈ ઋષિના વંશમાં થયો ઋષિઓને ભૂમશો સાત ઋષિ આપણા વડીલો છે આજ પણ છે ભારત દેશનું કલ્યાણ થાય ભારતવાસી સુખી થાય માટે ઋષિ આજ પણ તપ કરે છે રાત્રે આઠ વાગ્યા પછી આકાશમાં પૂર્વ દિશામાં સાત ઋષિઓ દર્શન આપે છે રાત્રિમાં ધ્રુવ મંડળની પ્રદક્ષિણા કરે છે રાત્રિમાં દર્શન આપે છે સવારે ચાર વાગ્યા પછી સંધ્યા કરવા બેસી જાય છે ગાયત્રી જપ કરે છે સવારે ચાર વાગ્યા પછી દર્શન આપતા નથી આખી રાત દર્શન આપે સાતે ઋષિઓ પરણેલા છે ઋષિઓ સાથે બેસવાનો અધિકાર એક અરુંધતીને જ આપ્યો છે અન્ય કોઈ પણ સ્ત્રી ઋષિ સાથે બેસી શકે નહીં પુરાણોમાં અરુંધતીની કથાઓ બહુ આવી અરુધતી માતા સભામાં આવે છે ત્યારે મોટા મોટા ઋષિઓ ઉભા થઈને અરુધતી માતાને શાષ્ટાંગ બને ઋષિઓની સભામાં અરુધતીને બહુ માન મળે વશિષ્ઠ ઋષિની ધર્મપત્ની છે વશિષ્ઠજી સાથે જ અરુધતીનો તારો હોય છે જેને આકાશમાં અરુધતીનો તારો દેખાતો નથી એ સમજે એક વર્ષમાં જ મારું મરણ થશે તમને ગભરાવવા માટે આ કથા નથી સાવધાન થવા માટે સાવધાન રીતે જે સાવધાન થઈને ભક્તિ કરે છે એનું મરણ મંગલમય થાય કાળનો નિયમ છે અતિ ગાફલ થયા પછી કાળ ગળું દબાવે અતિ સાવધાન થઈને ભક્તિ કરનારને કાળ મારવા જતો નથી અનેક વાર એવું થાય છે માંડો માણસ જે દિવસે મરવાનું હોય તે દિવસે સવારથી સારું લાગે એને એવો ભ્રમ થાય છે આજે ઘણું સારું છે આજે હું કઈ મરવાનું નથી શાંતિમાં એક આફલ થાય છે ત્યારે કાળ ગળું દબાવ્યું છે આ બધા લક્ષણો સાવધાન થવા માટે ગયા છે ભાગવતમાં મૃત્યુના અનેક લક્ષણ બતાવ્યા છે ઘીનો જીવો ઓલ હોઈ જાય ઘ્રાણેન્દ્રિય સારી હોવા છતાં જરા પણ વાસ ન આવે એ સમજે સાત આઠ મહિનામાં જ મરણ થશે મૃત્યુના અનેક લક્ષણ બતાવ્યા છે આ બધા લક્ષણ કદાચ તમે ભૂલી જાઓ કોઈ વાંધો નથી હવે એક લક્ષણ બતાવે છે તે ભૂલશો નહીં યાદ રાખવું બહુ કામમાં આવશો ડાક્ટરમાં વિશ્વાસ રાખવો અતિવિશ્વાસ રાખવો અતિવિશ્વાસ ભગવાનમાં રાખવો અતિવિશ્વાસ કોઈ સ્ત્રીમાં રાખશો નહીં વિશ્વાસ કોઈ પુરુષમાં રાખશો નહીં સમય બદલાય છે ત્યારે મિત્ર પણ શત્રુ થઈ જાય છે સાધારણ કારણથી મિત્ર વેર કરે છે પ્રેમને ભૂલી જાય છે માનવમાં વિશ્વાસ રાખજો અતિવિશ્વાસ ભગવાન મારા અતિવિશ્વાસ સંતો મારા ડાક્ટરને અનેકવાર ખબર પડે છે તો પણ ડાક્ટર ઇન્જેકશન આપે છે ડાક્ટરો વિચાર કરે છે આનું જે થવાનું હોય તે થાય મારા ઇન્જેક્શન ના મને મળવાના છે સ્વાર્થી માનો ખોટી આશા બતાવે છે હવે જે એક લક્ષણ બતાવે છે તે ભૂલશો નહીં યાદ રાખે અંદરથી ઓમકાર નો ધ્વનિ અખંડ થાય પરમાત્માનું નામ છે ઓમિ બ્રહ્મ ઓમિતિ અધ્વર્યું પ્રતિગર પ્રતિ ગૃહાથી ઓમિ બ્રહ્મા પ્રસૌતિ ઓમિતિ અગ્નિહોત્ર અનુજાના ઓંકાર પરમાત્માનું નામ છે અંદરથી ઓમકાર નો ધ્વની અખંડ થાય માનવનું મન બહાર બહુ રખડે છે અને તેથી અંદર છે જે ઓમકારનો ધ્વનિ થાય છે તે માનવ સાંભળતો નથી મન થોડું અંતર્મુખ થાય અંદરનો અવાજ સંભળાય મૂળો છે તે પણ ઓમકાર બોલે છે ઓમ પરમાત્માનું નામ છે અંદરથી અખંડ ધ્વનિ થાય છે તમે કાનમાં બે આંગળી નાખો તો આ ઓમકારનો ધ્વનિ તમને સંભળાય છે બધાના અંદર ઓમકારનો ધ્વનિ થાય છે મન બહાર બહુ ફરે છે તેથી આ ધ્વનિ સંભળાતો નથી કાનમાં બે આંગળીઓ નાખવાથી અંદરનો ધ્વનિ સંભળાય છે આંગળી નાખે છતાં અંદરનો ધ્વનિ ન સંભળાય તો માનજો સાત આઠ દિવસમાં જ હવે ઉઠાંતરી થવાની છે કથામાં સાંભળ્યું છે અંદરથી ઓમકાર ધ્વનિ અખંડ થાય મકાર પ્રણવની ત્રણ માત્રાઓ છે ઓમકારની પણ ત્રણ માત્ર ઓમકારનો ધ્વનિ અખંડ થાય છે કાનમાં આંગળી નાખે છતાં ધ્વનિ ન સંભળાય એ સમજે મરણ સમીપમાં સાવધાન થઈને ભક્તિ કરે મરણ મંગલમય થશે જેને આવા લક્ષણ દેખાય એ સાવધાન થઈ જાય કથા સાવધાન થવા માટે છે માનવ ગાફલ રહે છે અને તેથી મરણ બગડે છે કથા સાંભળ્યા પછી સાવધાન થઈ જાવ જે અતિ સાવધાન થઈને ભક્તિ કરે છે એને સાધુ કે છે જે ગાફલ રહે છે એ જ સંસારી છે કથા સાંભળ્યા પછી સાવધાન થાય આવા જેને લક્ષણ દેખાય बने तो घर छोड़े तो सारू सुखदेव जी महाराज बोलया पुण्य तीर्थ जरा पवित्र कोई तीर्थ मस करे घर में ममता हो आखने दखाय त्या सुधी ममता छूटती नहीं ममता मन ने बगाड़े ममता मरण ने बगाड़े ममता एज मलिन મમતા કેવલ ભગવાન મારા ઘરમાં બધું દેખાય ત્યાં સુધી મમતા છૂટતી નથી તેથી કહ્યું છે ઘર છોડીને કોઈ તીર્થમાં નિવાસ ગયા પછી પણ ઘરની જરૂર પડે પ્રભુએ જે છે સાવધાન થઈને ઘરમાં સાવધાન થવાનો અર્થ છે મારું ઘર ભગવાનના ચરણમાં છે એ યાદ રાખીને ઘરમાં આ ઘર મારું નથી જે ઘરને તમે સમજો છો આ મારું ઘર છે એ ઘર છોડવાનું છે જે ઘરને માનો છો આ મારું ઘર છે આ ઘરમાં તો માતા પિતાનું લગ્ન થયા પછી તમે આવ્યા છો તમારા માતા પિતાનું લગ્ન થયું નહોતું ત્યારે તમે ક્યાં રહેતા હતા घर की ममता छोड़ी ने घर में